છોકરા છે કુટુંબ તો બધા છે આપીશ તને આ બધું દુખ ના થાય એવું કરી આપીશ સંસારમાં દુખ છે બધા વળતા નથી તારે વળતા નથી વાઈફ ને છોકરા ને બધા ને સાપે પોતાની જાત ને વળે પણ બીજા ને આપે એ નામ ઘણી કેવાય મોટો માણસ મોટો માણસ હલકઈ કરે ને જે ગનો મોટો હોય તે હલકા ના હોય આપણે છે કોર્ટ તો બિલકુલ કઈ જ નઈ લોકો શું કેડી બેસ છે અમારી નાસો આવે ખરી થોડું ઘણ ગમે કેટલા વર થી આવી આઠ આઠે વર્યા આવું અણગમવા કાઢ્યા દુનિયાનો એક નિયમ છે તેનો થોડો થોડો ભય રહ્યા કરે આપણો અને અણગમતી વધારે પડતી હોય તિરસ્કાર હોય તો ચબરચસ્ત ભય રાખ્યા કરે આપણે માટે અણગમતું કોઈ ચીજ ના કરજો અણગમતી હોય ગમતી કરી નાખજો બીજું કશું નથી ને કોના ધણી તને આપ્યા તે બધું કયા કાયદા થી વિગત છે ત્યારે હિસાબ છે તારો હિસાબ ચુકવાનો સામ સમય ચુકવતી હિસાબ તો આપી દેવો પડશે આપતી વખત ભાઈ તમારે અક્કલ નથી અલે આપતી આપવું શું કાતું ચૂકી જાય મડું મન રાખ્યું અક્કલ ને ખેતી શું કામ છે એના પાછો હિસાબ બંધ થાય ખરી એના રિએક્શન આવવાના છે જગત એટલે કે ભાઈ શું ધમાલમાં પડ્યો છે શું દ્વારા દ્વારના જ્યાં દ્વારા બધી તારી જોડે તારી એ દ્વાર જ ભગવાન જોડે ના તો ને પૂછી લેજે બધા શાંતિ કાયમ આનંદ રહેવું રહેવું જોઈ ગયા તું ભરત ને પૂછ્યા છે કે ત્યાં આનંદ રહે છે એમણે કહેલું ખાસ કે દાદા ને મળજો ખાસ દાદા મળજો એવું કહેલું દાદા ભાઈ પૂછે છે કે અહમ બ્રહ્માષ્ટમી એ કે છે આપણા તો એ જરા સમજાવ ને પોતે અહમ બ્રિ બોલ તારે બોલાય ક્યારે કે બ્રહ્મ થઈને બોલ કે બોલ ને ના ચાલે તું બ્રહ્મ થઈને બોલ કે અહમ બ્રહ્મા કે બ્રહ્મ થવાય ક્યારે કે મમતા ખરા છે જે તારે હું એકલું જ રે અને મારા પણ જતો રહ્યું એટલે બ્રહ્મ થયો શું કહ્યું તો પછી આમ બ્રહ્મા બોલાય નઈ તો આમ બિપિન શું હું એકલું રે આ વિધાઉટ માય ઇજ ગોડ બ્રહ્મા શું કહે મમતા ગઈ ગઈ જતી હજુ નથી જતી જતા હમ બ્રહ્મા આપી બોલતું કેટલી કારી છે અડધી પરથી કારી છે જીવતા ના નાખી દે તાર મમતા કાઢી નાખી છે તારે છૂટી જાય તને છૂટી જાય ભગવાન ભગવાન ની ભાષા મમતા નો અર્થ મમતા કાઢી દે એ શું કાઢવું પડે કે ઘર બાર બધું કઈ નખ આપણા શરીર બધું મમતા છોડી ધીરે ધીરે સંસાર માંથી નિવૃત્તિ થવું એ હા પણ બધું છોડવું પડે આ બે ને સિરે છોડીએ આપડે બધું છોડી ઘર બહાર આપી દે લોકોને બધું આપી દીધો માગી કઈ ગુજરાન ચલાવીશું પણ હવે આ દેહનું શું કરવું એ સીર થોડું કાયદી આપી દઈએ એટલે કઈ રસ્તો છે બ્રહ્મા તો સૌ છે બ્રહ્મ તો સૌ છે એટલે હું તને આ બધું રવા દે મિલકત અને ભગવાન ની ભાષામાં ભ્રમ કરીને આ બધે ભલે ભગવાન ભગવાન તો મમતા એને કે છે કે તને આ મારું છે એવું ભાન રહે છે તેને હું તાન કાઢી નાખ્યા શું કે આ મારું છે એવું ભાન કાઢી નાખ્યું પડી રહ્યું તમને કેવું લાગે તો આવતી નથી એની રીત ગુણાકાર ભાગાકાર સરવાની રીત જોવામાં આવતી નથી માટે એ રીત વગર ની છે હોય અને મમતા નાકડા મારી થયો નથી માનવ આવે છે ને સત્યાવીસ વર્ષથી છ થયું નથી કારણ ભલે રહી મરી મમતા છૂટો જ છું તમે સમજ એટલે આ બધું ચોટી મમતા રૂપે પછી ચિંતા થાય જવાબ પછી ચિંતા થાય છે સમજારી મારી આ બધું બધું તારે તું જુદો આ જુદો શું રામસિંહ શું છે બિપિન જુદા તું લીધું મમતા છે તારી અને તું હું છું હું મારું એ મારા બે ની વચ્ચે નાખી દેવાની એના ખ્યાલ ઉતર આ વિધાઉટ માય ગોડ એ કોઈને લાયસન્સ હતું નથી ભગવાન દુનિયાના ભગવાનો જે બધા થયા લાયસન્સ કોઈ એવું નથી હમણાં બધા દરેક માણસ ઇન્ડિયા થઈ શકે બહારનો માણસ ના થઈ શકે ઇન્ડિયા નોકર કારણ જે પુનર્જન સમજે છે તે અમારી પુનર્જન સમજતા નથી એમનું કામ આપ્યું પુનર્જન ને સમજો ને માને મારવા આપડા આપડા લોકો ના સમજતા એમ કે કયા આવતા નો વ્યથા છોકર બહુ એમ કર્યા પણ કયા આવતા બોલે જ પુનર્જન તારે કરવું છે એવું ટેન્ડર ભરેલા તારે શિશુ જોઈએ શિશુ જોઈએ જોઈએ નિર્વિકલ્પ સભાથી જોઈએ જોય શીશું જોઈએ આથી વ્યાધિ ઉપાધિ રહી જ થયું છે ક્રોધમાર માં છે તારે જોવા ને શું તાર જેવો એવો રેજે તને જુદો કરી આપી અને ટેન્શન જોયું નથી તને ટેન્શન બઉ ગમે છે શોખ છે નિરંતર ટેન્શન ભય કોઈ એમાં મુક્ત ના થઈ શકે એ તો મુક્ત પુરુષ હોય જે ટેન્શન થી રહી થયેલા હોય ત્યાં થઈ શકે તમારી ઇચ્છા હોય તો તમારા મનમાં એવું નહી રાખવું કે આ ડોલર નાખી દેવાનું કેશું નથી ડોલર રવા દેજે ડોલર રવા દો છોકરા શોખું अपनी भूल भागी भूल भूल भगवान एक भूल कहींरंतर थी भूल एक, एक तो भगवान एक घनी शक्ति जाए છે લાચારી ભૂલતી લાતારી અનુભવે છે પછી પૂછવું છે તારે પછી કેમ ગું કરો છો પૂછી મારે તો બે ખડકી મોટી ને મોટી બે મારે તો દૂધ ઉડકી હું કઈ આગળ તારું ઘર આવ્યું છે મગર ભાડું ના આપે પોતે ના ના છોકરા ને છોકરો સારું થયું બહુ આર ને થયો બે તળ ઉપર મરી ગયા દર્શન કરવાનો ભાઈ ગોર્ધનભાઈ દર્શન કરવા આવતા હતા છોકરા ભેગો મળ્યો હોય મને મીઠું લાગ્યું બોલતો ધમદાભી બોલે મીઠું લાગતું ચંદા ભી આવતા ગોરા હરતા હતા નહીં હાથનું ગભરામણ થતી સારા માસ અમદાવાદ તમે અમદાવાદ ગયા તા ડરનીપુર હું મજા સરવારે હિસાબ કાઢી નાખ્યો છે એટલે કઈક વસ્તી મને આપવાની કે ઓછી પડેલું રીહવું ટાઈમ થાય જાય પછી હું કોલ ઉધા નહીં બરોબર પછી એકવીસ વર્ષ થી રિહાય પાછો ભાભી જોડે મારે મધભેદ ચાલ્યા કર્યો મોટાભાઈ તો રાજેશ માં ધંધો તમે સરસ ધંધો ઘી તો મને મને બાઠેલો બરોબર એટલે મેઘ પડે નહિ મને આ શોખ પડે મજા ના આવે આ કારણ સમજ ગયો બધી જમવાની પહોંચી બહુ બોલાબોલ થઈ ભાભી જોડે જમીને જવું અરે જમવા બેઠા ત્યારે અમારા ભાભી દરેક દારો જમવાની વખતે અમારા ભાઈ ને ફરિયાદ કરે બધી એ ભાઈનું જમવાનું બગાડે મારો હેડ એક થાય મને હેરાય થાય ને કારણ કે ભાઈ ના મોટા બધા પ્રેસર માં હોય બોલાય નઈ ને અક્ષર અને ભાઈ ને જમવાનું બગડ બિચાર સારામાં એટલે પછી મેં તે નક્કી કરી આતો હવે જતો રહેવું નથી આવે એટલે રિહાય નથી પણ નક્કી કર્યું કે ના કેરાય પણ એ બધા એમ લાગે કે રિહાઈ ને જતો જ મેટ માં બધા ધંધા લીધે પૈસા પડેલા ને પચીસ ત્રીસ રૂપિયા એ બધા આ ગજા વચ્ચે ગજા પરચો બધું છે તે કાઢીને પહેલા ગજા મૂકી દીધું એમને એમના થઈ પૈસા લઈને જતો રહ્યો પૈસા રેન્જે તો કશું લીધા પછી હું તો બહાર નીકળ્યો એટલે ચાલતો ચાલતો ઠેસે ગયો બે વાર ના લેડા ગાઈ ના પણ ચાલતો ચાલતો ઠેસર ને પણ ગયો થાય એક ફ્રેન બોલ્યો અમદાવાદ જવું છે એકાદ રૂપિયો માગતા આવડે આપેલા રૂપિયા ને મને માગતા બધા આવડેલ નથી અને હું અર્ચન મુજી અર્થ આપી રીતે માણસ પછી જ્ઞાની થઈ ગયા એવું વાત જ અરે પેલા બે રૂપિયો કાઢી ના આપે મને વધારે આપવું ના ના હું શું અમદાવાદ ની ટિકિટ એક રૂપિયો છે અમદાવાદ ને તો જતા રહીશું હવે મેં સન્મા લખેલું નહીં કોઈ તારું કારણ એટલો બધો મને એવું પાવર કે મારે ક્યાં જવાનું છે તો આગળ જવાનું છે તારે એવામાં આ પેડવા આવશે એટલે કાક લખીને જઈશું એટલે સરનામ કોઈ લખેલું નથી આખી જિંદગી કોઈનું એડ્રેસ નહીં લખ્યું નથી ચાર કલાક પછી ખરી ખાલી હવે સ્થિતિ બદલાઈ ગઈ પેલા માસ્તરે કહ્યું કે ભાઈ એક રૂપિયા નહીં એ કરો ઉપર જોઈશે ક્યાંથી આ સ્થિતિ કરોડ લાવવો આમ કરો ને ટિકિટ વગેરે બે જવાની વાસના સ્ટેશન માં ઓખાણ વાળો છે તો આથી ની કીધ લો એ તારીક વાર બચી જશે કેવું કલા બેસાડીમાં રા ઉતર્યા સ્ટેશન માર કે છોડે બે ક્યાં પેલું ચોરી કરી ને ત્યાં એટલે પછી કાગળ ક્યાં લીધું ક્યાં લઈ લખ્યું બ્રદર ને હું રીતા નથી આ નાસી જતો નથી પણ મારી આવી ઈચ્છા મારું પ્રહ બદલાવી છે કે અમદાવાદ કરું એટલે ખોરાક ના કરે પછી નહીં તો આવડી મોટી ઉંમર નો છોકરો નાખી ગયો નાખી ગયો નાખી ગયો આપણી વાર એનો નાખી ગયો કોન્ટ્રાક્ટ નો ધંધો કહેવાય એટલે ક્યાં લખી બે પૈસા ગયા પછી એક ભગ્ય વાળો બેસી ગયો ગાડીમાં અરે એ ગાડી બેઠો તે ગાડી વચે આને ટ્યુશન ઉતરો ત્યાં એક ઓઠ ક્યાં તૈયારી અમદાવાદ ચાબા પીને પછી જાઓ કેટલે તારે બધા ચા પીતા સર્કલ હતું ચાબા પીતું એટલે ચાપો પડી જોઈએ મળી ગઈ મળી ગઈ પછી આગળ જાય તારે અમદાવાદ પહોંચ્યો અમદાવાદ અમદાવાદ પડ્યો કે બિહાર નથી ઘોડાગાડી ઉતરવાના તો ગોળાગારી કહીએ છોડી દે ત્યાં બિચારવા શું કહ્યું એ પોલ ડ્રુ એટલું આવડે બીજું કોઈ ના આવડે ્યો કેડો વચ્ચે આમ તો આખી રાત ફરીશું તો દાડો નઈ જડે આપડે અમદાવાદ ના નથી બઉ વખત ગયેલો નહિ બે ચાર પછી આમ ચાલ્યો એટલે હોટલ વાળા ઓળખે એટલે કે હોટલ વાળા શું શું આપડે હા પેલા અક્કલ કહું મારી મારી અક્કલ શું કામ કરતી ના તો આનું ઓળખે કોણ આવે કોઈ પણ હોટલ વાળું નીકળશે નજીક માં આવશે પછી હોટલ વાળા ને પૂછ્યું હા અહી તમે ધરણીપુરમાં અહીં આ રસ્તે સીધા ચાલે જાઓ છો બરોબર લાઈટ સ્ટ્રેટ થઈ જાય શું થઈ જાય આ લાઇટ લાઈટ હોય તો નાના રૂમ સારું લાગે કે મોટા રૂમ વિશાળ રૂમ માં એકતા તું કઈ કહેતા નામ પાડેલું નામ તો એનું પોતાનું છે ભાઈ બંધ બે વખતે નીચે આવ્યો ધનભાગ અમારો કે છેલું જમવાનું કાર્યો વાતો કરી આવી રીતે થઈ છે એ ધંધો મારો નહીં ધંધો મારો નહીં તો કોન્ટ્રાક્ટર નો ધંધો બે સાહેબ હા તારે તારી જોડે કરીશું પછી એક એમના સારું રહેતા તા પૂજાથી કરીને આપડી ફરકીના એમને આ રૂપિયા અને બે જોડે ગાડી લઈ કેવા આવું કરું શું કર્યા હું નથી ફાવતું મેં હવા માં નક્કી કર્યા પેલું કોન્ટ્રાક્ટ હતો સર્વિસ હું કરું નહી ત્યારે દુનિયામાં લીધેલો પણ લીધેલું સર્વિસ કોઈ ની કરવા માટે ધંધો નથી ભલે પાન ની દુકાન કરી સર્વિસ કરવા સર્વિસ નહીં કરવી કોન્ટ્રાક્ટ નું શું કહ્યું મેન્ટ્રાક્ટ ધંધામાં સારો તમારો કોન્ટ્રાક્ટ ધંધો મને સોંપો જે કામ સોંપો એની જવાબદારી બધી મારી તમારે આવવાનું શું અને પછી જે તમારે પર્સન્ટેજ આપવા મને આપજો શું કરું એટલે એને બઉ કે સાહેબ બહુ સારું કહે એવું નથી કહી રહ્યા ઘેર આમ એ આયા મનમાં એમ થઈ ગયો હરજ પાસે વાંચે વાંકી દેખીએ રાટ થાય એને આતમાં જર જરિયા આવન પછી બે પાટ પાટ ઓર બધું આ જમનાબે થેવી યાદ રે આ કેન પછી રાધામી ચોપડી મે આવી ગયા કે કોણ જમનાબે ચોપડી માં રહે છે ને સાદા દાદા ચોપડી માં આ નો રાઈટ દાદા હે દાદા દાદા અમલ હોય ફરે છે તો રિલેટિવ પૂજ્યભાઈ પૂછો હું તમને બધી ઘરનું ચોરી ચિંતા કરે ચિંતા નહીં કરે ઘરના પૈસા ની ખાઈ તો એ પાર ગુપાથી ચોપડી વાતજી વી કે ભાઈબંધ થાય તો હારે બૌદ્ધ સંકતારસ શું નામ હતું ભૂલી ગયો રામણભાઈ રામણ રામણ રામણ બહુ આરતી કર ચમ ચમ નાસ કત મન તુ ગાં અંદર લીપળ વર ના ના હું થાકી ગયો છું બહુત છે બધી પૂછવાય બધું ખબર છે હા શું પૂછોત સાહેબ બી ના બીજા કોઈ નઈ એમ ન જોઈ લેવા તો રે અને પેલો ટૂંકા મજા આવી કે વખત બગડ્યો અરુણબેન ના ફાવી તમે આ વાત થાય તમને બઉ એન્ટ એ પરિસ્થિતિ આવી મેં નક્કી કર્યું આ હાથ ધરવા માટે નથી શું કે હાથ ધરવા માટે નથી લીધો નું રૂપિયો આપો આપેલું કરું શુભ બનાવવા પડતા અમારા પિતરે એક શુભ હતા શુભ ભરા એટલે બે સમજી ગયો કે આ કન્ટ્રાક્ટ નો ધંધો કરે છે પૈસા થોડા આવે છે મોકલી આવે ફાધર ને બ્રધર બે આ કયા કયા સાંભળી ગયો મે જાણ્યું કે આ ફાધર શું મને શુભો કરે છે સુભો શું થવું ને ફાધર ને શું ફાયદો ફાધર મારો છોકરો શુભો બધાને શું કે મારો ભાઈ શું શુભો છે ને એના લાવા ખાતર એમના લાવા હારવું મને બેર થાય બોકલે બોકલો બનાવુ બમનેટકાવે સ્વામી પર કે ભગવાન ગમે તમે ત્યાં રહેતા ચાર માણસ માસ પાછો આપેલા પરિસ્થિતિ બધા આપડા પાટી પંદર ની ઘટ વાય જ ભાઈ ને ખાલી ભાઈ અને કોળ વેચ્યા કરે રાતે કોળના ટુકડા ટુકડા કોળ કોળ હોય ને તે વેચે પાછા આપડા ના વેચે પૈસા તારા પૈસા ખરાબ છે પૈઠાનો લેને લે બસ સરસથી વાત કરો તમે કહોને ખુલ્લા બની કરો જાણવા જેવું છે બહુ જાણવા જેવું છે ચણક્યુ સુ સુ પોણી બનાવ્યું છે તો શું છે કે કેટના નોટ ખાતા બધા છે નમ કે આવો જોજો કાકી સાહેબનો જો ગોટુ ઓગો તો કરો મને ઓવું એમને ઓળખવું સંસાર અસાર છે એવું શા માટે મેવા માંગે છે કેટલી દીકરીઓ બે દીકરીઓ બે ખાપની પ્રજા મોટા મારી પેઢી ટૂંકી છે મને જુદા લાગે ને મૂળ તો જ્ઞાન મારે મમતા ને એટલે મને જુદા ના લાગે એટલે મોટી કડી ની કેટલીક આવે એ થઈ થોડું ભી હજી રિપેર કરી હાલ બઉ પણ મનનો ડોક્ટર તો આ ડોક્ટર ની જરૂર આ ડોક્ટર હશે ને એમને મારી જરૂર તારે ગમી વાત અમદાવાદ એવું નથી હોય જેવો નથી બને તો જીવન પરિવર્તન ક્યારે થયું અીતું થઈ ગયું જો જીવન પરિવર્તન થયેલું જ હતું એ ઓગણીસો ને બેતાલીસ થી થઈ ગયું બેતાલીસ થી તો એ પણ જીવન પરિવહંકાર વધતો જતો હતો અહંકાર વધતો જતો હતો મમતા ઓછી થતી પણ અહંકાર વધતો જતો હતો એને પરિવર્તન કેમ ગયા પણ પરિવર્તન બીજા બધા બીજી બધી ઊંધો ઊંધી થતી બધી નીકળી ગઈ બધી અને પછી ઓગણીસો માં આ જ્ઞાન શુર શરવ પ્રગટ થઈ ગયું એ મારા હંકાર નહી તો ભડકો થાય સંખેડતા પેલા તેલ જાય ક્ષત્રિય પુત્રો રાહ જોઈએ ને બધું પરિવર્તન થઈ ગયું ઓગણીસો અઠાવન થી પરિવર્તન થયું અને ત્યાંથી પચાસ હજાર રાગે પાડી દીધું શું પણ કોને ગુરુ થઈ બેઠો નથી હું ગુરુ થવામાં હું તો આખા જગત ને ગુરુ મારેલો જ નહીં આખા જગત આખા જગત ના શિષ્ય તરીકે જીવું આ મને જ્ઞાની કે ભગવાન નહીં દાદા ભગવાન નહીં દાદા ભગવાન મેં પ્રગટ થયા હતી મારા ટેન્શન છપ્પન ડિગ્રી છે અને ભગવાનના ટેન્શન સાઠ ડિગ્રી થયા છે શું કહે એટલે મારે ટેન્શન સાહીઠ ડિગ્રી પૂરી કરવી છે એટલે હું આમ કરીને નમસ્કાર કરું છું દાદા ભગવાન પણ આ જે જ્ઞાની પુરુષ નો ભાગ છે એમ પટેલ પોતે જ્ઞાની પુરુષ છે એ વલની અફેટી છે એટલે એક પણ ભૂલ થાય નહી અને બધા ફુલા તમામ પ્રકારના વલના ફૂલા સાથે દરેક ધર્મ ના દરેક અધ્યાત્મા શું કઉ સર્વસ્વ દુઃખ તમારો મને આપો અને સુખ તમારી પાસે રાખો શું કે હું દુઃખ લેવા આવ્યો છું લોકો દુઃખો માં લોકો સબડી રહ્યા છે આ દુઃખો બધા દુઃખ નથી કલ્પિત દુઃખો શું કરું આમ તમને લાગે છે થોડું પરિવર્તન કરું અમદાવાદ ગયો તે વાત ને આમાં પરિવર્તન થયું અમદાવાદ ગયો તે જોયું ને તમે નબળી હતી આવું કરું નહી કારણ ન કરેલું રિહાવું છે આ જતું રહેશે એટલે હું તને ગેરટી આપણે કે માગો એ મળે ઊચું કીધી રીતે ઉદાર નામ ઉધાર કેમે કેશ ગમે એટલે બેસી ને ક્યાંક લે રોગડું લઈને ગયા